અધિકાર છે ભગવાન ના આત્માધિકાર કૃષ્ણ ભગવાન આમ ભાઈ જોઈ ગયા તા એવું જોઈ ગયા ભગવાન જેને નાપડે કોણ બના Ďak j chill ju? Kasi base varim je kada jetté? Hensh afraid. Ito veem toho? Bellem, takam. Kao вже? Dojem sa тоб です! Firojd. Firojd, Firojd! Hrædiоны um submarine? Š Eliyaj? F-I-R-O Firod. Firojd. Firojd. Don't worry for that state. Try to worry for job. You are also temporary. I am permanent. You are permanent. It is a point. So you will be temporary. Adjustment. આત્મા ઘર ઢેરો ના થાય આત્મા કરડો ના થાય નહીં આત્મા ખબર પડે સમજાય કે આ જુદી માહ માં ગયા હું બા મંગળદાસ મંગળદાસ કપિલ કપિલ હા કોઈ બાળો છે ડાક્ટર બી કરે કોઈ બાળકો ઘટાડે કોઈ બાળકો કર્યા કરે બરાબર જ આવે પૂછે નઈ કોણ છે હું અરે ભાઈ હું કોણ છે તું કે ને હું બાવો અરે મારા બાવા બધા બહુ છે પણ તું કયો ફિરોજ ફિરોજીમ પ હું જાતે માય સેલ્ફ પણ દુનિયા કોણ કહે છે ટેમ્પરેરી ના કહી શકે બરાબર ટેમ્પરરી વસ્તુ ટેમ્પરી કહી શકે પોતે પર્નન્ટ હોય તેને બુદ્ધિ ટેમ્પરે છે કે નહી પરમાનન્ટ હોય તેને આમ આ ટેમ્પરે જેવું છે બે ભવાન પડે આ તો ભવાન થયેલું એટલે તમને ખબર પડે બે ભાન શું ખબર કપિલભાઈ પૂછે છે કે આપડે જ્ઞાન લીધું પછી પણ ભાવ કરાય છે ખ્યાલ નથી આ શું થઈ રહ્યું જે ભાવ વિવાજુ ભાવ થાય ને સમજવા મારી છે બાકી લવા દે રાત્ર મારી જાય ને કદા એમને આપી દે હારી દરેક વસ્તુ એના મારી પાસે જાય છે ને રસ્તા મારી શકે મારતા પેલા પાત્ર મારી ઉંમર છોડી લે છે એવું કશું આ તો ડિસ્ચાર્જ છે તમે તોડી શકો છો ને આવું થાય છે આ જેને થાય છે એકબીર છે એને કાઢી લાયું અને આદર્શી નું હીરાબાઢ વાગે બધા કે ગાડી ને ચાલો લાકડા માં ગયા ગીલો એટલો બહુ લઈ ગયો ચોખ્ખા માં જાય એટલે એમને હિસાબ શું થઈ મારું પછી કરીને આત્માન ખાવું રહે જોર બને કારિયર લે લીધું સરી બને વાહ વેલ રિલેશન આ દાદા વેલે ગન સુબ્લા આજનો રિલેશન નહી સમજ બને આજ જ કરીને આજે એક વિધી કરીને તમે હા એ કરી દો કરી દો ને મા દીકરો બીજું તો ઉર્ષા નહીં કરવી પડે પાછું આવે તો એ રાગ દ્વેષ ફરી વાર શરૂ થાય મહેશભાઈ એમ કે છે કે આપડે રાગ દ્વેષ થાય અને દાદાની ભૂક વાંચીએ એટલે ચાલુ જાય પણ પાછું પાછા આવે ખબર પડી કેમ કે ખબર પડે નહી થતા જે જોયું છે મે આવી ઓર ઓર ગઈ વિદрея એકલા પડીએ તારે એકલા પડ્યો છે ગોરી આજમ ના કે આ એકલા પડીએ તારે મે આવી ઓર ઓર દાદાજી મરે તો આવડો બળી આંજેમાં આ આપો કેવું આપળવા સાયમ છે ને આયમ છે દાદાનો ગોરાપો પરફેટ ને બળી આંજે ને કશું થતું નથી ચાર્જ થી આવતો કપિલ નવા કર્મ બધા આત્મા એક જ ના છે આજે આપડે સામાયિક કરે છું એમાં બધું ચિત્ત બધું વિચારતા સુરેશભાઈ પૂછે છે એક જ વસ્તુ છે હું જ્ઞાન આપું છું ને ચિત્ર શુદ્ધિ કરી આપો છું જે તમને આનંદ લાગી પછી અસુ ચિત્ત ને લઈને મારો મામા થાય મારો એમનું સુરેશભાઈ નું કેવું છે કે આજે સામાયિક કરી બધું દેખાયું આપડે મારું મા ની બહાર ધમ ધુમા કરેપિલ ન આતરે વાતો વાતો છે બસ વાતે બધી અવિચારી અને ફ્લાઇટ ટિકિટ ગમે હવે જ જરુર ભાઈ અને ફ્લાઇટ ટિકિટ માં દરરોજ અમારું ચર્વી છે કે કબલ કીધું દેવા રાખને કવિતી પર બે બે બે દેખ ના કે મનમાં વિચારે મન વાંધળું છે ધ્યાન આપ <laughs> એમ પૂછે છે દાદા સુરેશભાઈ જળ કેવાય બ્રેન તો બધું બુદ્ધિ કેવી કેવાય કેશ એટલે બુદ્ધિ કેવાય આત્મસત્તા નહી વધારાની કટાણી શું છે સદબુદ્ધિ ઉપજે અને ખરાબ કર્મ કરો દુરબુદ્ધિ ઉપજે એટલે આપડે સદબુદ્ધિ ક્યારે ઉપજે તો આપડે કલ્યાણ થઈ જાય અરે દુર બુદ્ધિ થાય માણસ નું બધા પ્રકાશ થાય થાય બધું બુદ્ધિ કરે કે આ શરીરમાં કોઈ પણ માણસ ના સમજાય એ વાત બહાર પાડું નઈ અમે ઘર પર થોડી બહાર મૂકવું સમજાય ત્યાં ખેતર વગર ચાલે એવી જગત ચાલે <laughs> છે <coughs> <coughs> <coughs> <coughs> <coughs> બધા સંયોગો આ શેરીમાં ચેતન હોય તો આ શેરી ચાલે ચેતન ને આજે ના હોય ના ચેતન કડું નથી પાવર ચેતન હોય ને પાવર ભરીયે કે પાવર ભરા પાવર ભરાયો એ ચાર થયો આ સામ એ આવતા બહુ ડિસ્ચાર્જ થાય નવું પછી ચાર છે આ સાઈડ બેટરી હોય ના પાવર ભરાયા કરાવર ચેતર ચેતન નાખે કેવું લાગે બેટરીમાં પાવડર હોય ચેતન થાય ભગવાન છે ભગવાન જ છે થયા છે હવે હજી એક બે હજાર ચાર્જ થશે એમ શું કામ કે આજ્ઞા પાજો ચાર્જ ચાર્જ તમારે હેન્ડલ કઈ કરવી જોઈએ થાય મોટર હોય ગાડી હોય બધું ચાલુ હોય તો ભાઈ માસ્ટર આવે માસ્ટર ઘેર બરાબર આવે એવું ઘર ભલે ભલે ભરે ભરે દાદા પૂછાય ને તો આવું બધું પડે કે અમારી આગ્રા પડે એ પૂંછાય રીતે કરે ને જે. ના હું આથી રહ્યા હિન્દુ આપણને આપડે સુરેશભાઈ પૂછે છે તો આ રીતે આપડે હિન્દુ માં જન્મ મળશે નહી જગ્યા હિન્દુઓ માં પડી એવી જગ્યાએ માસુરો ઘેર આવે તૈયાર પથાર માવ તૈયાર ભાઈ મનમાં ગમે નહિ મનમાં એમ થાય કે આ પાછી પાછી કે બુ સમજાયું છે સમજાયું જ બુદ્ધિ સમજાય હવે આ હાથમાં અગર ચાલ એવું કહીએ તો મને મારે વાત ફરી વાર બહાર બોલું નહિ અલ્લા અલ્લા ની બાકી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 બધી આગળ બળું અને ખુદા એ આપણા શર્વજ્ઞ કહેવાય છે અને ખુદ ને જાણે ખુદા ખુદ ને જાણે જાણે ખુદા દાદા બતાવસ્લિમ રત્નાગીરી અમારે નું કામ ચાલે સિમર નો જખલ તે રોજ ફરવા આવે તો મને જુએ એને આકર્ષણ થાય બાળકો આપની પર મને બહુ એ થાય છે માણસ છોન્ટ્રાક્ટર શું થાય દેખાયા તો બધા એ બી દિવસ ના બતાવીએ થોડું તમને શું લાગે છે એમાં તો લખ્યું છે કુરાનમાં માર સુદાર હોય છે અલ્લા કોઈ થઈ શકે નઈ હલ્લાહથી કોઈ ભર્યા નહીં ભાઈ તમને સાંભળે ત્યાં મને કેમ અમાર થાય બાદશાહ તો શું કઈ આવેલો બોલવી અસબલ બાદશાહ નહી બોલો કારણ કે મળે માર ખાઈ છે કે બડી ચીજ છે ભગવાન આ પરમાત્મા કેવાય હું કઈ તમે ખુદા તો ખુદ ખુદ ચાલે જો રેરા છીએ અમારી અમારી ભાષામાં તું ભાષા હોય સમજ ને નહી તો આ ભૂતો પૂરા થઈ જતો બોલીઓ હશે નહિ પૈગમ્બર કોણ કોઈ બી તૈયાર મોહમ્મદ મોહમ્મદ પૈગમ્બર આવે છે બનાયા ખુદા નહીં બનાવે ગુજરાતી બોલો દેવા તો નહીં ભગવાન આવું ના બના ભગવાન તો અલ્લાહ અલ્લા તમે કુદરતે rival is to parral etal god has not bothered this well at all holy saint is sarv silsle aid and tea again remember what channel is there agar khodega chote aadmi se thede se rahega દૂસ મેળે છે ઘેર નાસ્તો વાસો કરાવીને નાસ્તો કરાવે દાદા એ તો રસ મઈ બહુ જોરદાર બનાવે છે રસ મલાઈ નરગીસ બેન બહુ જોરદાર બનાવે દાદા પાસે બધી વાતચીત કરાય છે છોટા છોટા આદમી એટલે લઘુત્તમ પર છું અને અને પછી નાની પુરુષું કેધડો એમ તમારે તો લખડ છે તો એવું કેતા હું કેવા લડું પછી બોલાય ભૂલ ને લઈને આ ભૂલ ભાઈ નઈ એટલે મને દોષિત કોઈ દેખાતું નથી તને ગમ થઈ ગયા ગયા મટલ ઉપર આવ્યા છે બંને આવી ગયા છો તમે મટલ કોણ આપે બેબી છે એમની છોકરી હું દાદા બગાડ નથી દાદા ભગવાન આશિંદ હું આમ કોલું છું ભાઈ ને કઈ પણ હજ આવે ને જોબ ની તું દાદા ભગવાન નોંધાયું અને બીજું થોડું બતાવે છે આપડા જે દ્વારકાુજરાત ના કેવી રીતે પડી જાય બોલાવ બોલો કરો હું સાચો છું બોલા બધા બોલ ભગવાન દાદાભાઈ ને ચિંતા છે બોલાવો તમે દેવધ ને તમે દેવતા ને હાથે બોલાવો ને આપડે બોલે ચાલ બોલાવો છીએ ને માત્ર બાબા ને બોલાયાર્થ પણ બોલો દાદા હાજર થઈ ગયા શું શું કરું હાજર થઈ ગઈ પેલો દાદા છોકરા ને બોલાવાના જો તમને આનંદ જાય આ લોકો આનંદ આવી કદે સિગરેટ પીયો કે બધું આમ ખાલે છે એમમાંથી આનંદ આવે નહીં કુટુંબ બધા બધા છે સાહેબ આ તો સાબૂ જાય જાય આત્મા ધરે ક્યાં ઉતારજે અત્યારે મહિનામાં હોય તો પોલીસ વાળા જોવા જઈ એક માઇલ ના આવતા રહેવું અહી અહી ના કરવું ઘેર ના કરવું ન મન થી નહી મનમાં ખરાબ વિચાર આવે તો ફેરવી નાખો કટિ હોય પછાવ કરો આવું કેમ વિચાર આવે એના ખરાબ વિચાર આવે તો પસ્તાવું કરો ખબર ઉચારો ગરબાල් ભરેલો છે તે માલ ભરેલો નીકળે છે આ હવે દાદાએ પૂછિન કરી 10 સરસ માલ ભરાઈ છે નવ માલ થાય છે બરોસારા થાય તો નહી પડજો જરા ઊભો થા ગાડી આ થોડું કાલનો ઓહો એ ગયું અમાજે એનું ફળ કરી ગયું સરો હા કેટલું પચાસ પચાસ હજાર આપણું ઈચ્છા છે આ એનું આપડે એનું આ ફરક છે શું છે આ મારે જ્ઞાન છે એનું લઈ ગયો છે એટલે પછી પણ ખરેખર છે તમે પરીક્ષા સમજે ભાઈ તો આમ તો ભૂલાઈ ગયું આમ તો ભૂલાઈ ગયું છે નહીં ભૂલાઈ ગયું કોઈ ભૂલી ગયું યાદ આવે મેં કહ્યું ખ્યાલમાં આવી ગયો આ તમારી ઇફેક્ટ છે પરીક્ષા આપી હોય તેનો આપડે ખ્યાલ નાખે માસ્ટર નાભાસ કર્યો આપડે સાસુ છે ને એનું કોઈ ના લે છે દીકરી ના પડે આપડે હવે માસ્ક છે નાપાસ કર્યો નવા કરે મારું રીઝન છે સમજાય તો અરે એવું જરૂર છે આગળ લખી લેતા mas jo paida kar raha okay. okay. hai sala bhai right a the bolwa saadhe do mail unlimited hai but unlimited whatsapp hai udran po juroon dabard sam હોય ને આ પેલું બાર ભર રમવા આવતી જ ભાઈ વાળી બે હાજર અને બાર આપીએ એટલે બધું બન્યું મારી મારી મારી આ બધું કરી ગુનેગાર જેવું કુતું હમતી શકું એટલે ગુનેગાર હું ને હું તું મને ઓળખું નથી લાગે ને આ કુછ કરી જાય છે. ને બહના આવે છે મામાડીમાં. જેલા કુટાલ પર બોહાનુ રે ને લોકો દે. એ બોઆને બોઆને પૂછો દઈ બોઆને બગાઈ જાય. હા બરબાદ. હા બોલજો. હા આ એવા વાળા. આ કામ આખી દાખલો પેલા તો બોલે સુનિલ છે એલ એલ કોણ છે સુનિલ રામ મોહન ને સુનિલ સુનિલ સુનિલ જય સચિદાન જય સચિદાન માયા મજામાં છે ને જય સચિદાન માન તારા પર બહે પર આશીર્વાદ મારા